જોડે હાથ ઉપર ગયા કરી દાદા નો હાથ હૃદય પતિ વાણી કેવી ખાપટા એક વાર કેદ નાખી પચીસ ત બેસંગે બધું અંધાઈ જાય છે ને બધું छूटापण वर्ता आ, पारी। मैं पड़ी हज बराबर पड़ती नहीं, नहीं। અને વાતચીત કરવામાં સંકોચ અનુભવે છે નક્કી છે ને એ મળી ગયું છે મોટમ મોટી સારી રીતે ચાલી મજે જેના કસાય જીતા ક્રોક માલ મારે કસાય છે કસાય એટલે સંસારમાં ભટકાવનાર જ આ છે બીજા કોઈ છે નઈ સંસાર ભટકાવતા હોય તો ક્રોસ માલ તિમાં ગયા છે નમસ્કાર કરું છું નવો સિદ્ધાંત પેલા કેમ નથી પેલા મન શકે नमो सिद्धांत पहलू के नथी मुक्यो हां ये एक मुधरी बात छे नमो आर्य हम तारा में थे जाते रुग्रू थे ये हमने काम लागे थे ये हेल्प करे थे हमने तुम्हारी भूल देखाए थे अन सीधेज भूल देखाता मथे थे उपरी होती पर हमने कई खास बहु काम लागता ना थे एक मात्र हमने पहला मुक्या ઉપકારી જબરસ્ત ઉપકારી સિદ્ધ લખીએ છીએ એવું થવું છે એવું લક્ષ છે એટલે બે માં બે માં વધારે ચડિયાતું કોણ के सिद्ध हरिहंसारी જેના આત્મદ્રષ્ટિ છે એવા કોઈ આચાર્ય ભગવાન જે આચાર્ય છે આચાર્ય શું હોય પૂછે नरपितो ए मिथ्यादर्शन वा भाई नो धरी धोए मिथ्यादर्शन वा जैन छु मिथ्यादर्शन हा बदल जदी मुचू उचू करो तो देखो मिथ्यादर्शन छे ए रोंग लिखते रोंग लिखो अन हम शुद्ध आत्मा छु ए भान થાય तेराई भी लिखो आई ठीक है जैसे में लिखो भाई दन ने ना बड़ी हमने बड़ी ओमा कहीं ना रहते અમદાવાદ એટલે સમ્યક સહિત જે આચાર્ય હોય એ આચાર પાસે બરાબર એ આચારી લે પછી નમ ઉપાય સમય દર્શન થઈ જે ઉપાધ્યાય ભગવાન હોય પોતે ભરે આ સાધુ ના ગાધો ત્યાગી કે સાધુ માં ફેર સાધુ આત્મદશા સાધતા અને ત્યાગીઓ ત્યાગ કર્યા કરતા હોય ને આત્મદશા સાથે સાધુ નમસ્કાર કરું પાંચ નમસ્કારો પંદર ઊંચા ઊંચું છે પ્રથમ મંગલ છે નૌકાણ મંત્રિ કે રચના કોને કરી અને ક્યારે કરી મારી ને કરી એ બી બધી રોજિયા બધું થયા થોડા થોડા છોટા છોટા સવાલો છે એમાંથી ચોખા નથી થતા ઓગણીસ માં थोड़ा छूटा छूटा सवाल स्त्री पुरुष के स्त्री स्त्री न डिजाइन गया थोड़ी स्त्री डिजाइन है स्त्री ना कह तो नहीं परमाणु મંથલી બોર્ડ નીકળે ત્યારે ખબર પડે કે શું એમ પૂછે છે આમાં નથી વ્યવહારમાં આયા નથી નિગોદ નામ પડે નામ પડે જયારે નામ પડ્યા નથી લખી લાવે લખી લાવો ના જીવો થાય ક્યાં તારામાં લખી લાવો ત્યારે નિગો ના જીવો રહે ક્યાં લગેદા જીવો બઉ સુખમ હોય કેટલા હોય પછી બીજું કહેવું કહેજો છો તમારે શું તમારે મનુભાઈ મનુભાઈ હા મનુભાઈ મનુભાઈ એમ મનુભાઈ તમારું નામ માય ને મિન મનવી ન થાય ખબર માય ને મિન મનવી નો ટાઈ ભગવાન ના સેવક છીએ કોણ છે ઘર મનો એટલું ઊંડું એટલું ઊંડું જ્ઞાન નથી તો ટીચર થઈ ગયો પોતે વૈષ્ણવ છે બેન સ્વામિનારાયણ છે પટેલ પટેલ પટેલ પટેલ પટેલ ભાઈ પટેલ ગાયલા લેવા લેવા મારાય નઈ જાય ને તમે કોણ જોઈ તો બોલાય તો ભૂલાય નહી બીજું બધું ભૂલી જાય ને ખરાબો કોઈ નહોતું તો દાંતインターવિ્યુ થાય છે મતથી મારું જોર પડતા નહિ મળતું ઇંતાન દાંત જડે દે હે સંતોન સને આખો દાંત જોડે દે બે હે રતે સંતોન ના થાયતી નહી નાખી <laughs> સિગરેટ કોણ હળગાવે છે તમારે કે કેટલા પેકેજ કે કેટ ભાગી એક કેટ પેકેજ એક પે ઉપર લખેલું છે કે કે કેટલું છે નામ કોર ને નહી નેવી દенદરે ફોર હેરી જાણી છે જાણી છે ગંતે દાઈનદરે મેુકસાન થાય બાંધ છોડ રાખી છે એમાં ચાલુ સારું કર્યું છે મજા આવે છે ના એ સંસારી જીવન છે એટલે દિવાળી દાડો એક જ દાડા ને આખા ઉદાળી કરવી જોઈએ તે કે તો દરેક ને ગેર એવું થાય ને ગુલટી ના વાય લે વેરી બડી બડી તને કે નહી થતો કોઈ આખરી ઉઠી કરે દેખવા જાય તો આ બીજો હાથ ઊંચો તો આ બીજો તો આ બીજો જ ન મદદ નહી કરવાની કે કરો હેરા જ નહી કરો ભાઈ કે છે મનુભાઈ કે છે કે જો કોન્ફ્લિક ના થાય જિંદગીમાં તો જિંદગી માં મજા ના આવે કે કયા ડિઝાઇન દૂધ કરે માણસ રોજ થવી જોઈએ જીવન શાંત અને દાપણ વાળું જીવન બેન હાથ કરેલી તમારે ગુના બધા બહુ મોટા એટલે હજુ કેસ ચાલુ છે નાખે છે વકીલ ઠંડા પડી ગયા છે ગુરુ ગુરુ બનશે તો એ તમારી જોડે બ જાય પેલું છે દાદા સમજાવો તો અમને તમે સમજાવો એમાં તો આત્મા છો પણ આત્મા રિયલાઈ થયો છે એવું ના ચાલે કે પૂરું ના ચાલે શબ્દ થી ચાલે પણ સાકર કરી છે મારા ફેફાર થઈ જવો જોઈએ મેડિસ્તા વાળા બઉ ફેરફાર થઈ ગયો બતાવતો આખું ગમ છે આ દુનિયા છે એવી દુનિયા નથી આ દુનિયા થી બધું બહુ ઘણું મોટું છે આવી તો પંદર દુનિયાઓ છે જેવી મનુષ્ય વગેરે છે બીજી બીજી દુનિયા પર વગર મનુષ્ય વગર ને તો તેમાંથી બધામાંથી આખા પ્રમાણમાં થી 108 જીવ મોક્ષે જઈ રહ્યા છે સમય સમય સમય વેન જઈ રહી છે સુચાર થી મોક્ષે જઈ રહી છે સમય એટલે આપડે પળ થી નાના નાનો ભાગ એથી ફરી બે અહીંયા ભાગ પડે અવિભાજ્ય સમય વિભાજ્ય કેવાય ફળ છે આપડી બીજા પરમાણુ જેટલો ટાઈમ થાય એટલે સમય કે વાત ના લાગે ને એને સમય કે આ જગત ડિઝાઇન વાળું છે આ નિયમ વાળું છે ડિઝાઇન વાળું છે સર કરે એમાં કોઈ જાત નહી ચોવીસ ચોવીસ તીર્થંકરો બાર ચક્રવર્તી રાજાઓ નવ છે આટલા આટલા ત્રેસઠ તળાકા પુરુષો દરેક દસ લાખ વર્ષમાં થવાના બસ આ નિયમ નિયમ ને આધિક સિદ્ધ કરતા આ જગત બુદ્ધિ ની બાર નું છે કેવું છે એન્ડ વાળી હોય એટલે બુદ્ધિ થી માપવા દે કડે બુદ્ધિ પ્રોફિટ લોસ દેખાડે અને ચડકા દેખાડે તરા હેલ્પ ના કરે તો પણ સંસારમાં બેસાવું હોય તો બુદ્ધિ ચાલે નહી નફો ખોજ ધંધો હોય તો બુદ્ધિ હોય ધંધો રાખવાનો એટલે બુદ્ધિ હોય તો ધંધ્વે હોય નફો ખોજ સુખ દુઃખ એ બુદ્ધિ ખોરી કાઢે બધું અને બુદ્ધિ ની બહાર નીકળે ત્યાર પછી આ જગત નો પ્રશ્નો બધા હાલ થાય આપડા પુસ્તક લખ્યું હું કઈ જ જાણતો નથી એવું બુદ્ધિથી છોડી દેતા આ તારે અંતર છે नहीं शर्थ करा। दादा हूँ कई सर कर दादा तो कहते प्रतिक्रमण पांच है क्या छे करवा जरूर खरी प्रतिक्रमण હા કેત છે પાંચ પાંચ ગણના કાય કાય પાક રાઈતી રાઈકી દેસી પાક્ષી સમોતરી માક્ષી હે હે આગા આવો આપડે ભગવાન ને યાદ કરું થોડો સમય રહી ને ભગવાન ને યાદ કરું ને સોલ્વ કરવાનો ટ્રાય કરું એટલે જયારે ગુજરાત આવતા હોય તો મને સાંભળ્યું બધે સંડા ક્યાં બધું હાજીમાં તે ભગવાન કેમ ઇમ્પિયો તું લાગી જ ગઈ છે ડોલર ના હોય તો કાઢી પડી જાય આ થઈ જાય બનાવો જ ના પડે પડીલો આવે તો ગરમી આવે તો લોકો હવે ગરમી આવી લાગત છે લાવી નથી લાવી દેખાતી ના કોઈ ચોરી લાવીને કોઈ હીરો લી આઈએ પછી બહુ મો નથી કે બહુ મોને અંદર રાખે હવે નહી બના એક ઓનાનો મોસે તો છે ને મોસે તો ના પહેલે કુટુંબનો પંખો છે ને કા ટેપ છે તમે કીધુંનો મોસે રા બા બા દેવી લે દેને મે મેનો આલો ના રોહિલ રોહિત રોહિત છે બે થયું પાછું પેલું રોહિત છે આ બે ના બે તારી થયું પાછું કોઈ માતા નથી કેટલા વિશેષણ કેટલા આઠ દસ એક જાત નું આગુ ચા અમારે માછીયા કોઈ આવું ને કાકી આવું વડા આવું ખરેખર કોણ છે હ્યુમન કહેવાય વિજયતાલે બે તો ઊભા કરે હિમન કે રામ સાત તોબ મને પછું કે રહે ખરેખર કોણ છે કહી દે ને આત્મા ને આત્મા હા તો આત્મા કહેવું પણ બધા આત્મા કહે દે કે આત્મા શું આત્મા કહે રહે કે તમે આત્મા કહે રહે કે તમે આત્મા કહે રહે આત્મા નથી પુરાવું ચેતન શ્વાસ લેસ <-tahapi> <-tahhale5> અંદર આત્મા છે એટલે તો બોલાય છે ના આત્મા આત્મા બોલે છે ના તો આ બોલે છે દાદા વાત કરે તો હું વાત કરે જો વાત કરે છે એ લખતા એ છે તું શ્રોતા છું નાતા દસતા છે શું આગે શું બોલી રહ્યા છે ત્યારે હું નોંધ કરું છું આપડો ઓરિજિનલ ટીયા પ્રકર વાત કરે આરિજનલ બી કે પટેલ છે ખોરી કાઢ્યા બેન ને તમે એને લાગ માં લીધો એમ કેવું પછી આપડે તમે બે બંને ની એ હોય ચાલ સંમતિ હોય ચાલ ચિંતા રહી થવું છે તમે શું કરો છો ચિંતા નથી કરતો દેશ માં ક્યાં ગયા અહીંયા છે ઠીક છે અહીં અમેરિકામાં જ છે દાદા સાચું બીજા ભાઈ હતા ભાઈ છે બહેનો છે આખો ફેમિલી અહીં અમેરિકામાં જ છે આખો ફેમિલી અહીંયા છે ડોક્ટરે આ દુનિયા બનાવી છે મને લાગે છે તો દેખાશે તો કોણે બને ડોક્ટરે બધું સીધું કરે ડોક્ટરો બધાને સીધું કરે કેમ ડોક્ટરો બધાને સીધું કરે સીધું કરે ને વા કા હતા ને કોઈની મદદ લીધી નઈ કોઈની મદદ હેલ્પ લીધી રહી ભગવાને બનાઈ ભગવાને કઈ સાર બના સનાતન ને બનાવ સના હોય ને જે ચીજ સનાતન છે એ જીપીબી ને શરૂઆતે નથી અને એનો અંત પણ નથી એનો શરૂઆતે નથી લાંતે નથી ને જેનો આદી અંતેની એ સનાતન વસ્તુ એને ભગવાન એ બનાવ જરૂર નથી શું કહું ગોડ હેઝ નોટ ક્રિએટેડ This World એટオール ઓન્લી સાયન્ટિફિક સર્કમસ્ટેન્સ ઇલ એવિડન્સ છે ગોડ હેઝ નોટ ક્રિએટેડ This World એટオール World ઇઝ ક્રિએટેડ કરક્ટ માય રિલેટિવ પાયન્ટ Not by real મારી મારી બહાર એમ કેવું પડે ભગવાન કીએ જાવ રાખવો પડે ઉતરી પાડી દેવા જઈએ મજા એમ કહીએ કે તું ચોર છે તો વાય શું કે આપણને એટલે આપડે ખબર આપડે સમજી ભાષા કેવી છે હું આમ તમે કહો અક્કડ બની છું એ પ્રોજેક્ટ એટલે પછી તું તમને કે અક્કલ તમારે અક્કલ નથી છોડવાની આપડે બઉ અકલ એટલે આપણે કે રોહિત આ પાડે છે ના પાડે છે રોહિત આ પાડે છે અને એ કહે છે બામણ દીકરી એટલે ના બોલે બામણ તો બહુ બોલે અરે દુર્વાસા મુનીના આવતા હોણા હા પણ ઓ પેલો કોલી કેરો દે સાદો દુર્વાસા મુનીના આવતા હોણા બાબા મને કે મોક્ષ પર મને છોડજો ઇતિનો જવાબ કરે છે જોબ જતી હોય છે ના હોય બધા બધા ના હોય બંધ રહે ને ચિંતા થાય ને બીજી લઈ બીજી લઈ જતી રહે તો બીજી લઈ સુકે આ તો બાયલો માંગ છે તમને મને આમાં સફર લાગે બેજેટ થવાનું હોય વ્યવસ્થાએ તો થતે પાણીની પકલી સુ ઓડમ ચિંતા નહી કરવા સવિનય પ્રાણી પુરુષ બેન પ્રદી હું એફી થના ત્રણ જણ હોય છે પાણીની પાસે ધ્યાન દે पानी समझातु पातरु पानी हाई बात ज्ञान तो के के, पानी थी। थी।